ખાવું ખોરાક ખોરાક ખાવાનું જેથી આપડા લોકો મેસણો કર્યું છે એક્યું છે એક આસન એક આસન એક કહેવાય બે આસન બે ખીલે તો જ વિતરાગતા રિલેટિવ એની મુદત પૂરી થાય ને એટલે યાદ અમારે ઘર સુખ એટલું બધું ઉભરાય કે જોડે બેઠો હોય સુખ ભલે એટલું બધું ઉભરાય સુખ વાતાવરણ ની અસર થાય તમને વાતાવરણ અસર પડે છે રાગ દ્વેષ ક્રોધ માન માયા લો એ બધું દુઃખ દુઃખ ના કચાય કેવાય દાદા આત્માને સંબોધીને છે એમ કાતો જો પતે નહી મોક્ષ ચાલે જાય અવસર ચાલી જાય પતિ જાય એવું છે પાછું જેટલું આ અવતાર માં નહીં પતે એવું આ અવતારમાં પછી નથી થોડું બાકી રહે આ જ્ઞાન જ એવું છે બધા પાપો ભટમીભૂત કરી નાખે કાલે કેટલાય પાપ ભટમીભૂત થઈ ગયો જમ્પો ના થવા દેખાય કરડે માણસ ભયભીત થાય છે આપણે કીધું ને કે શક્તિ આવશ્યક છે ત્રીજું હમ શક્તિ આવશ્યક લક્ષણ છે અનંત શક્તિ છે પોતાની આપ પોતાની અનંત શક્તિ નો ધાર અને ગજરૂપયું લોકો છે લોકો એને તમે આ તમે અક્કલ વગર ના કોથળા બધા કેનારા બધા અક્કલ ના કોથળા હોય ને તે કે વ્યવસ્થિત ના હુકમ થી કપાયું તો એમાં તમારો તમારી ભૂલ નથી પણ આ લોકો આપણા અહીંયા ધ્યાન રાખતો નથી અક્કલ વખત બાગા કર્યા કરે એવું ગા કરે ના કરે છે આ તો ભ્રાંતિ હતી હું કરતા છું દુષ્મકા ના લોકો કર્મ કર્મો લાયા છે કેવા લાયા છે બોલો કઈ પૂછો પૂછો નથી ભાવના અથવા તો વિકાસ કઈ કરવી પડે એવું ક્રિયા છે જ્યાં કઈ પણ ક્રિયા આખે દેખાતી ક્રિયા હોય કોને સંભાળાતી હોય એ બધી ક્રિયાઓ છે ભૌતિક સુખ કારણ છે આપડે ભૌતિક સુખ જોઈતા હોય સંસારીક સુખ જોઈતા હોય તો એ ક્રિયાઓમાં જરૂર નથી અને ક્રિયા ની જરૂર ક્યાં છે કે જ્યાં સુધી આપણને ભૌતિક સુખો ઈચ્છાઓ છે ત્યાં સુધી ક્રિયાઓ આપણે શું બેમાંથી કયું ખબર છે મોક્ષ જવાની જરૂર નથી ક્રિયા એ કર્મ છે શું છે હા જે કોઈ પણ પ્રકારની ક્રિયા કરશે કર્મ નું બંધન થશે ક્રિયા એ ખરેખર એ ખાતરી છે તો છે છે ને ઉપયોગ ઉપયોગ ઉપયોગ કે માન્યતા રાઈટ થઈ ગઈ એટલે તમે ખરેખર કોણ છો એવું તમને રાઈટ બિલીફ બેસી ગય એટલે શું થઈ ગયું અમારે તમારે બહેરવાનું કહીએ ને તો લાખો અત્યારે પામે નાની કુલ ચાહે શું કરી શકે પોતે કરતા નથી માટે કરી શકે કેવું અને તમે તો કરતા નહી થાય આ કરતા હશે ને તે જ કરી શકશે કોણ કરી શકશે સિદ્ધિઓ હોય શું હોય અમે એક કલાક તમને તમકીદ આપીશું અને બધી ઝંઝા લગાવી છે ને લફણ તો બધા લફણ કલાકમાં છોડી દડાવી એ આ મોક્ષે માર્ગ મોક્ષ માર્ગ શ્રમિક છે કેવો છે એક નથી સાધુ એ ગુથાનું છે તમારે કેવું છે સાધુ અતારી ઓછી કરે છે અને આનો ગુરુ થયું આમ થયું તેમ થયું તો વડીલ ને જેવ વિચાર વાણીમાં બોલાય અને તેવું વર્તનમાં ઉતરે ત્યાં સુધી ક્રમિક માર્ગ ચાલે કારણ બેન સડી ગયું છે આક્રમ નીકળ્યો ક્રમિકાઓ બેન થઈ ગયું એટલે આક્રમે ઉદય આવ્યો અને મારી પાછળ દસ લાખ વર્ષે અક્રમ ઉદય આવ સંસારમાં બેઠેલા જો તમને ગમેડ વર્ સાયન્ટિસ્ટ પૂછે છે કેટલા બધા લિમિટ નિમિત્ત ભેગા થયા પાછા વૈજ્ઞાનિક એટલે આપણને સમજાય નઈ એવા છે કેવા છે ભગવાન ની કઈ જરૂર નથી તમારી પુન ની જરૂર તેની જરૂર પુનની અને પાપ હોય ના ભેગો થવા દે હોય તો બે કારણો ઉડાવી લે ઉડી જાય બે જ કારણ ભેગા કેવી રીતે થયા એ મોટું પુસ્તક લખવું પડે અને આમ નામ તો માણસ કે જાય હું આવ્યો ને એટલે મને ભેગા થયા છે આમ નામ તો શું બોલે કેમ ભેગા ના થાય નથી કેટલા બધા કારણો જૂન મહિનાની પંદરમી તારીખ હોય ખેડૂતો ઊંચું જોતા હોય કે આજે પંદરમી તારીખ છે વાદળ ખુબ આયા છે આજ બંધ રાખે એમ કે બહાર ગયો હોય છત્રી વખત તે શું બોલે